એનું સ્વરૂપ શું એનું સ્વરૂપ શું એનું સ્વરૂપ રૂપે ભાવાત્મક છે ભાવાત્મક છે હા ભાવાત્મા એ ભાવાત્મા જે થયો નિરંજન નિરાકાર કેવું આકાશ જેવો છે કેવો છે આકાશ ના જોશ થી પણ સૂક્ષ્મ આકાશ છે આકાશ આકાશ ના જેવ છે આકાશ ના જેવું છે એને કચ્છ વડે તો બધી વસ્તુ સ્વામી આ બધું દેવદેવી શ્રી કૃષ્ણ કયા સ્વામી સ્વામી એ બધું શું છે ભગવાન છે એ તો બધા ભગવાન આ ભગવાન કેવાય છે ને દેહધારી બે હારી રૂપિયા ભગવાન એમાં તો બે મત નઈ ને કેવા ભગવાન પ્રગટ થયા હતા એટલે નારાયણ કેવાય શું કહ્યું નર્મ થી નારાયણ થયેલા એવા ભગવાન પ્રગટ થયેલા એટલે એને ભગવાન આપડે કહીએ છીએ જે મહાવીર અને ઋષભદેવ એ પૂર્ણ ભગવાન કેવાય કેવું કૃષ્ણ ભગવાન પૂર્ણતા બીજા કોઈ ભગવાનો ખરા ભગવાન એટલે નામ નથી ભગવાન એટલે વિશેષણ છે તમે સમજ પડી ને કલેક્ટર હોય ને તે કઈ ચાર ચાર નામ ધર્યા હોય એટલા કલેક્ટર હોય કે કલેક્ટર અને તે ભગવ ગુણ ઉત્પન્ન થયા ભગવત કેવું એ વિશેષણ છે ભગવાન ગુણો જેના ઉત્પન્ન થાય અને ભગવાન કેવાય શું કેવાય ભગવત ગુણો કેવું ભગવાન થયા કરવાના પછી ભગવાન જેના આત્મા પ્રાપ્ત થયો પ્રગટ થયો એ ભગવાન થવા મારે સમજે હવે જે બીજા ધર્મો વાળા જે ભગવાન માને છે તરીકે ઓછી કઈ ભગવાન થયા તમારા માટે નથી એમને માટે ભગવાન છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં આતર હોય તે મેટ્રિક માં કામ લાગે નહીં ફર્સ્ટ કેન્ડર વાળા નું કામ નો ખરક નહીં ફર્સ્ટ લેવા કામ નો ખરક હે એવું અહીંયા કે દર સ્ટાન્ડર્ડ ના આ હિસાબ માં દે માસ્ટર હોય છે તે સ્ટાન્ડર્ડ વાળા નું કામ નો બીજા સ્ટાન્ડર્ડ વાળા નું કામ નો એ સમજાય તમને આબ હજી મને આ દેવ દેવ ની વાત નથી સમજાય ગઈ આ દેવ દેવ ની હા એ દેવ દેવ પ્રકૃતિ સ્વરૂપ છે જેને આપણે એને જેવી દેવી થઈ ગયેલી છે અને દેવી એટલે આપણે શું કેવા માંગીએ છીએ કે આ પ્રકૃતિ આ વ્યવહાર માં પુરુષ ને પુરુષ કેવાય છે સ્ત્રીને પ્રકૃતિ કેવાય છે પરમેશ થી ભગવંતો મને નહી સમજાયું પંચ પરમેશ્રી ભગવંતો સમજાયું નહી હા પંચ પરમેશ્રી એટલે એક તો જે આત્મા પ્રાપ્ત કરેલો છે પ્રાપ્ત કર્યો હોય આમ ને તો એ છે તે આગળ વધી ગયેલા હોય એ પાંચ પરમેશ્વર શામાં કેહવાય ઉપાધ્યાય કહેવાય તમે અત્યારે ऋषभदेव भगवान महावीर भगवान पंच परमेश भगवान तो આ દાદા આચાર્ય અને તીર્થંકર બે આવતા બાકી હોય કે ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન આ પાંચ પરમેશ થી કેવાય એ પાંચ પરમેશ નો ટૂંકુ સ્વરૂપ ઓમ કેવાય શું કેવાય જે હોમ કહેવામાં આવે છે યોગી નો કામદમ મોક્ષદમ બધું મળે શું મળે બધી કામનાઓ પૂરી થાય મોક્ષ મળે પણ ક્યારે થાય જ્ઞાની પુરુષ ને મળે અને આ તમે હું સુધાર્ માં એવું લક્ષ બે તારે બિંદુ સંયુક્ત થાય કેવું તમે સમજે ઓમકાર તો તમે જૈન ના શાસન દેવી હોય વૈષ્ણવ ની શાસન દેવી હોય દરેક ધર્મ ની શાસન દેવીઓ હોય અને નિષ્પક્ષપાતી વિતરાગ શાસન દેવ તો બધા નું સંભાવે રાખેત વગર કેવી રીતે કામતા આનંદ આવતા મિથ્યા ગયું નથી મારું કહેવાનું કે થાય ને જ્ઞાની હતા કોક ઘરો હોય ભેગા ના થાય ભેગા ના થાય ત્યાં શું થાય કૂતરા કૂતરા એવું નઈ બિચાર ના ગમો ગમો એવું છે એટલે એ બઉ બાજે નઈ આ બાજુ પડે હેપતા હેતા ટેબલ પર જમતા જમતા બાજુ પડે તારા મક્કલ નહીં આ અક્કલ નોલ્યો આ મન ને લઈને તારું બધી જરૂર સીધ જરૂર આ વકીલો આપડું હિત કરવા છે આ વકીલ વગર ચાલ જ નહીં કે મન સેટ હતી જોઈ આટલી દાળ ભાત ખીચડી હોય ચાલે રોટલો હોય તો ચાલે કરી એ બધું મન ને લીધે છે ત્યાં નાની પૂછવા ત્યાં મારી ને હોય શું કહે એ મેળવી ના તો ધ્યાન તો બરાબર થઈ રે ને તો આપણા મનમાં અશાંતિ થાય એટલે આ જયારે બધામાં વાતાવરણ જયારે શાંતિ થઈ જશે તો કુદરતી આપણને શાંતિ થઈ જશે ના એવું નથી આકુલ વ્યાકુલ થઈ ગયું આપણે આખા જગત ની જે શાંતિ છે તે આકુલતા સાથે નઈ સમજ ની આ આ નિરાકુરતા સાથે ની છે નિરાકુરતા એટલે આપણને મોક્ષ એક અવસ્થમાં થઈ ગયો નિરાકુરતા એક ગુણ ઉત્પન્ન થયો આપણા બીજા સાત ગુણ ઉત્પન્ન થશે ચાર પોણા કારણ કે નિકાલ કરવો પડે છે અલગ નિરંજન છે શુદ્ધા પ્રબુદાસ થઇ જાય જુનું નવું પાછું થાય મિક્સર જૂનો બધો જ્ઞુ તમે પ્રભુદાસ તો એ જ્ઞ જ્ઞેય અને પેલા એ જ્ઞેય તમે જ્ઞાતા માનતા હતા શું કેતા તા જોઉં છું હું કરું છું હું કરું છું એકવાય કેવાય ને આ પિક્ચર એટલે જ્ઞાન એ તો જૂનું તો કાગરિયા માત્ર ફાડી ને બધા બાજુ નાખી દેજો આ નરેશન ની વાત આપડી મિક્સર શું આમ કરીને કરીએ આવે શુદ્ધ સોનું મળ્યું તો પછી પેલું સાસ્યું કોઈ દાડો મોડામાં ઠંડક નથી આવતી ને આખો દાડો ઉપાધિ ઉપાધિ પૈસા હોય તો ઉપાધિ ના હોય તો ઉપાધિ સારું જમણ આવે તો ઉપાધિ ખોટું આવે તો ઉપાધિ તો હું કંઈક છું હું કંઈક છું ભલે શું છું ના મરવાનું હોય તો ક્યાંક હું છું પણ મરવાનું તો તે પાછું આપણે કંઈક બચાવવાનું એક્સટેન્શન લઈએ કંઈક ના એક્સટેન્શન ના મળે કે હોતો જ નથી ને જીઆતમાં જ્યાં સુધી પોતાની માન્યતા હું પ્રભુદ્ધ છે તે ટેમ્પરરી છે એડજસ્ટમેન્ટ અને હું સિદ્ધાર્થમાં છીએ પરમાન ત્યાર પછી અમારો પદ થયો પેલું બધું તો પેલું બધું કોકું સમજ પડે ને એ તો બધું રિલેટિવ છે રિલેટિવ એ જ્ઞાને રિલેટિવ પણ આપે નહી માન્યતા ખાલી અને આ તો આ જ્ઞાન પોતે જ ચેતન છે એને મેરે કર્યા કરે સમજ પડે ને હું શુદ્ધાત્મક છે બીજું બધું આવે આ પાંચ વાક્યો એની મે હાજર કરે જરૂર પડે હાજર થઈ જાય હું બની ગયું કતાર તો હાજર થઈ જાય થોડું આવે છે કે જાણેલુંય ને જાણ્યું શું કર્યું ને જાણે જ્ઞાનક થઈને જ્ઞેય ને જાણે ત્યારે જ્ઞાન કેવાય હવે જ્ઞાયક તો તમે દરુ નાયક નાતા દ્રષ્ટા પરમાન પોતાના સ્વરૂપમાં જ રહેવું આ રિલેટ એન્ડ રીઅલ અભ્યાસ કરજો થોડું એક કલાક રહે છે ને બહુ થઈ ગઈ અખાડામાં હવે થોડો અભ્યાસ કતાયલો છે કે રિલેટ એન્ડ રીઅલ બતાવ 27 9 71 દાદા દર્શન સુના દે ઉર્ડું આ અવતારમાં એ ગુંચો પાડીને લડે છે એ ગુચો આપણને લડશે જયારે આપણે સત્તા ને સત્તા હંમેશા હોય સત્તા એ આપણે ગુસ્સે થઈ જાય ને તો જેટલી સભ્ય સત્તા નો આપડે દુરુપયોગ કરીએ સત્તા આપડી જતી રે શું થાય મનુષ્ય સત્તા નો દુરુપયોગ કર્યો મનુષ્ય પણ ચાલુ જાય જાનવરપણા ની સત્તા વાપરી ને એજ મનુષ્ય પણ ની સત્તા નો દુરુપયોગ કર્યો એટલે મનુષ્ય પણ જાય મનુષ્યુ કર્યો એટલે જાનવર પણ કર્યું તો મનુષ્ય સુપર્યુમન નો ઉપયોગ કર્યો હોય નથી આવે જય ના પ્રભુ સ્મરણ ની જરૂરિયાત ખરી પ્રભુ સ્મરણ ની એતો એવું છે ને મનઠેવા નાગરતું હોય તો ગમે તેનું સ્મરણ કરો શું કે આપણું મન ઠેકાણ ના રહેતું હોય તો જાપ યજ્ઞ કહેવાય છે શું કેવાય જાપ યજ્ઞ એટલે શું નામ બોલીએ તો અમે ખીટી ખીટી બોલજે પછી ગમે તે પ્રભુ નું નામ દેવ ખુટી નું નામ શબ્દ આપેલો હોય કૃષ્ણ મંદિર એકાગ્ર થોડી ગણી રહે પણ નામ બેથી વખતે કંટાળા થાય એને શું થાય છે નામ બેઠી વખતે કંટાળા આવે એને શી દે થાય જામનગર મૂળ જામનગર છે ભેગા ના થયેલા શું લાભ થાય કે ચાલે શ્રદ્ધા હોય તો આપડે જવારલાલ નેહરુ પાસે શા માટે સહી કરવા જઈએ પાસે આપણે જવાહરલાલ નહેરુ પણ એટલે આ તો હાજર હોય ને ત્યાંની વાત લાગે નઈ તો આપડે ગેરહાજર થઈ ગયા એ શું કામ લાગે છતાંય પણ ગેરહાજર તમને શ્રદ્ધા દેવું એટલે કરવું બધા વધ કરવી ના હોત ના કરવી